એવું થઈ ગયા બરાબર ઘેર તારે હું બોલશે પ્રશ્ન કરે ભાવ મે આવું બોલ નામ તમાર ફિરો ન૨મ F-I-R-P-I-R-O Z-I-R-O. એફઆઈઆર દસ ફાયદો દર લીધા મેન ના થાય મે સમજાયું કર્યા શું પાવર માં ગયા કરે કોઈ બાદ ઉગાડે કોઈ બાજુ કર્યા કરે બધા બાર આવે રાતે ગયા ઘરે આવે ને બારી વખત પૂછી નહીં હું હું કું છે તેની બધા વાત કરો છો અંગે પીરો પીરો તમે કોણ સમજો નામ છે ટેમ્પોરરી છે નામ હું જાતે આત્મા કે છે આત્મા આ દુનિયામાં ટેમ્પરિંગ કોણ કહી શકે છે બુદ્ધિ કદી છે બુદ્ધિ સમજાયું છે સમજાય બુદ્ધિ સમજાયું છે સમજાયું નહી રી ન હોય ટેરી કેનાર પર્મેન્ટરી શકે જો વૈજ્ઞાન આવે તો છોડ પડી શકે હે આયુ રીઅલાઈઝ થાય તો છોડ પડી શકે દેજ ના કઈ બોન જગ્યા દે બોન પડે આ તો બોન થઈ ગયો તો મતલબ દે બોન તો નથી એ લેલે જન આજે તો બીજું કે આ જ છે જલ ની આ તો આવો આવો તમને ખ્યાલ નથી લાગતું થઈ તમને પૂછવું જોઈએ દવા લવા દવા બધાય થાય ને કૃષ્ણા હા ભૌતિક વસ્તુ ભૌતિક વસ્તુ પકડ એમ કે ભૌતિક વસ્તુની ભૂત મારે તો તમારું કારીગર માટે થાય મારી છે બાદ રાઈ જાય દરેક વસ્તુ એના માલિકી પાસે જાય છે એક કાયદો જઈ જાય છું ને પ્રસ્તાવ બાવીટી પછી લઈશું મારી છે માતા મારી ખુલામ્જ નહીં ડિસ્ચાર્જ તરત જી શકો ને એ કદી ના થાય છે તરત ખ્યાલ આવી જાય છે આદર્શાદ જોડે અને કેટલા બધા વાર ને કેટલા અને ગીલો એટલે બઉ લઈ જતા ચોખ્ખા ગીના બધું માં બહુ આવે તમે બધું આવી તો એ લેવા માટે બઉ મા પછી રૂચિ કરી એમના અથ માણસ આવું હોય બનાવે કરી આજ કરી ના દીકરા દીકરા નઈ કાકા કાકા દીકરા ને શંકરભાઈ ખબર આવી ગઈ રિલેશન હું વર્ષ નહી કરવી પડે સુરતભાઈ પૂછ્યા હા બધું કાયલ છે મહેશભાઈ છે કે આપડે રાગ દ્વેષ થાય અને દાદા ની બુક વાંચીએ એટલે ચાલુ જાય પણ પાછું સમય જતા પાછા આવે અને રાગ ચાલુ થઈ જાય છે ખબર પડી કેમ કે ખબર પડે કેમ નહી મહેશભાઈ મહેશભાઈ મહેશ ના ભાઈ છે દાદાજી મેળી અમ કેવી ડાબર સાહેબ ને કશું સચો નથી ચાર્જ થી બધી આવતો બઉ થાય બંધ થઈ ગયું બંધ કરી નવા કર્મ બધા તો એક જ ના આપણે સામાય કરું છું એમાં બધું ચિત બધું વિચાર કરો ને આપડે સુરેશભાઈ પૂછે છે એક જ વસ્તુ છે શુદ્ધાત્મા ક્યારે કે ભાઈ ચિત્તે શુદ્ધ થાય ત્યારે એટલે હું આપું છું ને તો આ ચીટું શુદ્ધિ કરી આપો છું આનંદ લાગે ડકો અતિ ને મારો મામો થાય મારો એમનું સુરેશભાઈ નું કેવું છે કે આજે સામાયિક કરી બધું દેખાયું હવે ચીતે બેસ્યો કઈ કપિલ આપડે મારું મને મન કેવું હોય આ શહેર નો નીચે બહાર ને આંજે ધુમાગમ ધુમા બહાર કોઈ નીકળે એટલે કપી આવતો વાંચતો હતો પણ હોય કે વાસુ જઈ લેબલથી બધું પાછું આવે એટલે ગોવા તાવ શકતી મનમાં મંતર વિચારી શકતી એટલું જ ઘરે નાનું અધુરું છે લાઈન છે ના જાય કઈ જાય ફટક વાય ફટક આપેલ એટલે ભટક ભી બંધ થઈ જાય બુ કેવી કેવાય કે બુદ્ધિ કેવાય જેટલું તમે સારો કામ કરો કર્મ સારો કરો તો બુદ્ધિ છે અને ખરાબ કર્મ કરો એટલું જ બુ ના અધિક પ્રકાશ કરે કે ભાઈ હવે આ ના સમજાય એ વાત બહાર પાડ્યું એને ઘર પર થોડી ભાર મૂકું સમજાય ના આ છે જેનો ગેલેઈ દેખાય છે યે સરપ્રાઈઝ નું છે એનો જીવતો છે એનો ઈઓ વરે તો મતલબ આવરસને કાલના છે વપરાય શું છે બધા સંયોગો ની શું કાર્યો ઘડ છે શું છે આ શરીરમાં ચેતન હોય તો આ શરીર ચાલે ચેતન હાજરી ના હોય ના ચાલુ શું છે પાવર બેઠું હોય ને પાવર ભરીયેડા છ મહિના પાવર એ આજે કેટલી આજે ભરાયા પાવર ભરો એ ચાર છે આ સારમાં આબો ઓ હોય ના થાય એની હાજરી ભરાયા કા આનાથી ઉત્પન્ન થયેલી વસ્તી છે અને ઉત્પન્ન થયેલી વસ્તુ નો વિનાશ થાય જેનો વિનાશ થાય ચેતન જ નહીં ચેતન હાજરી જરૂર થાય ચાર્જ બંધ કર્યો ને ડિસ્ચાર્જ નહિ થવાનો આવે અને આ જૂનું છે ડિસ્ચાર્જ એ થયા છે હવે હજુ એક બે હજાર ચાર્જ થયા નથી કાન માસ્ટર બરાબર ઘેર આવે હજુ ગોઠવા ઉંમર બઉ મોટી થઈ ગયું આપડે છે સુરેશભાઈ પૂછે છે તો આ રીતે આપડે હિન્દુ માં જન્મ મળશે હિન્દુ નહિ એવી જગ્યાએ હિન્દુ પડી એવી જગ્યાએ મનમાં ગમે નહી મનમાં આ પછી તારીખું પડે બરાબર સરસ છે હવે આત્મા વગર ચાલ એવું કહીએ કે મને મારા ખરીદ બહાર બોલ્યું નહીં આપડા ઘર નું અમને સમજણ જોઈએ ને ચાર બે ત્રી બેસી બેસીઓ જ છે અલ્લાહ અલ્લાહ ની વાત आले बोलिए जी સર અને જાણે ખુદા ખુ કર આવે તો મને જે એને આકર્ષણ થાય બાબત આપની પણ મને બોડા આ શું બતાવીએ થોડું તમને શું લાગે છે એનું બધું સાચી લાવ્યું એમાં તો લખ્યું છે કુરાન નો કુમાર ફુદા નો હોય કુરાન સાચું લખેલું હવે ભાઈ તમને સંકળે કેમ અમા થાય નજા જે છે બાદશાહે બોલા કારણ કે માર કેમ ગુદા થાય માર ખાઈ છે કે આપણા ઘરો માર ખાઈ અમારે અમારી ભાષા તું વારી ભાષા નહી હોય બોલ મે કોણ પેકે જો ખુદા કા પૈક લાવે છે ખુદા કા પૈસા લે આવે છે બનાયા ખુદા નહીં બનાવે ગુજરાતી બોલો બોલો અત્યારે પાર્ટનરશીપ છે કુદરત તો આપણે કુદરત બનાવેતે કુદરતો અલ્લાહ અલ્લા તમે આપણે God has not this well at all. Holy છોટા કે છોટા આદમી સૌે કમિટી સમજયા મજા બી મજા ના કર નાસ્તો કરાવે રસ મઈ બહુ જોરદાર બનાવે છે બાજા પર બધી વાતચીત કરાય તો છોટા આદમી લઘુત્તમ પર છું અને ગુરુત્મ પર નાલી પૂર સુ કેટલો કરે એમ એમ તમારે લખડશે તો એવું કેતા હું તો કેવા લાગે બોલાય નઈ એટલે મને દોષિત કોઈ દેખાતું ને તમે જોશો ને દોષિત એવું લાગે એવું કરે ના ગમ્યું તને ગમ્યું છે મેડિકલ લગ્યા મટલું આવ્યા છે બંને આવી ગયો હતો તમે કયું મટલી પણ હશે બેબી છે એની છોકરી દાદ હું દાદા બગાડ નથી દાદા ભગવાન આસિન થઈ ગયા હું આમ કોલું છું એને કઈ પણ હડ આવે ની જોબ ની તું દાદા ભગવાન સમજાય ને બીજું થોડું બતાવે છે આપડા જે દ્વારકાુજરાત ના गर्मी की से बड़ा देर पड़ जाए है देखा हम तो जब से क्या-क्या चीजें पड़ी है मैं अपनी बोला हम बड़ा बोलो काम करो डाके दिया है बोल रहा है ना भगवान भईज गए आईजे सा करो ભગવાન દાદા છે ક્યાં બોલાવો તમે દેવજન તમે દેવજન હાથે બોલાવો ને આપડે બોલે ક્યાં બોલાવો છીએ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 પેલો દાદા નથી છોકરા ને બોલાવાના લોકો ને આનંદ થાય આનંદ આવું અત્યારે મહિનામાં એક બેડો છે આવતા રો અહી ના કરવું ઘેર ના કરવું કપડાના પુત્ર ગયું રમ નાખ્યું શું થયું ખરાબાવી પૂછાય માલ ભરેલો છે તે માલ ભરેલો નીકળે છે હવે દાદા એ પૂછીન કર્યું તરફ માલ ભરાય છે નવો માલ ચાર થાય છે પચાસ હજાર ડોલર પચાસ હજાર ડોલર આડે આવડે થાય છે અમને ત્યાં કોઈ પણ માણસ નુકસાન કરે છે ચોરી કરે છે એ આપણું આપણું રિસ્પેક્ટ છે આ એનું આપણે કહી છે ને એનો આ ફળ છે શું છે આ જ નાખીએ એટલે એનું લઈ ગયો છે શું નામતા મહેશ મહેશ મહેશ તરફ જ્ઞાન નથી દાદા કે છે કે એનું લઈ ગયો છે અને ટુરિઝમ કે પરીક્ષા આપવા જ દઈ માસ માં એવી રીતે ના પડે ભૂલેરું દબાઈ દવાઈ ગયું એવું કઈ ગપુ મારે મેં કહ્યું તમને સમજાવી તમારી પરીક્ષા આપી હોય ના માસ્ટર લાભા છે ને દભો ભગો ચોરી બધું બધું ચોરી એવું કરી પડી જાય તો એવું આપણી સાધુઓ છે ને કોઈ નાની જોડે કે પાછો નહીં એવું તો નથી ભરાય નહીં નકા પાછું મારે માસ્કિટ ખરાબ છે એવું જરૂરી આગાલે with them. લવું છે આજે કયા લીધું છે આજે કયા મારે કામ કરવા હું તો કહેવાય રહે તો મારી વાત થાય છે મારી વાત તો થાય છે અમારે કહે છે આટું વાળી અત્યારે સારા છે આ મેળવી શું બધા આવશે રોજીアン દેખવા આવી ગઈ દેખાય તો મળી આવો હવા બરાબર આ તારું છે ને આ આ તો એને જો તો એની કે બચ્ચા દ્વારા તો રેકોર્ડિંગ વાગે ડાઈડી એવા કે ચાલે બેઠી બેઠી હવે કાળા આંખે માં કે ના મારું એ રીતના પૂછ્યા લોકો છે સુનીલ છે એલ એસી જય સચિરાય જય કૃષ્ણ માયા મજામાં છે ને જય કૃષ્ણ માન વિચાર બેનિ આશીર્વાદ મારા રામ